પોતા હું ના આમ કરો તો એ પાછા બે તમ કરવા જોયું દાદા અમાર ખેતા હોય અમે આ પોટલા ની પેઠ લાવ્યા છે અમેરિકા અને પોટલા ની પેઠ લઈ જાય છે એ પોતા પણ ગયું કેવાય શું કેવાય